જય સ્વામીનારાયણ અરથમનારથમ હાવય નિસ્ત તથા સુથલે अनर्थ सुख नथी ने लेनपतिओ बी रही शंकरचार्य जी एम कहे भज गोविंदम भजगोविंदम પણ આપણે ભજ ગોવિંદ નથી કરતા ભજ કલંદરમ ભજક પૈસાનું જેટલું ભજન થાય છે એટલું ગોવિંદુ ભજન થતું નથી પૈસો કોઈને ક્યારેય અબખે પડતો નથી એટલે પ્રત્યે નફરત ક્યારેય નથી થતી રૂપિયો ખાવાની ચીજ નથી છતાં એને જોઈને પાણી આવે છે ખાવાનું કોઈ બતાવે તો પાછળ પાછળ જાય ગદબ પાછળ બકરી જાય એમ પણ રૂપિયા પાછળ પાછળ પણ માણસ જાય છે રોકવા છતાંય કોઈ પૈસા પાછો વળતો નથી ભલે ને આપણે ગમે એટલું સાંભળીએ અને જીવ જલ્દી ભજન જોડાતો નથી સાંભળ્યા પછી વિચાર આવવો ચટકી લાગી જવી નિર્ણય કરી લેવો તમારે બધા ટાર્ગેટ બનાવતા હોય ને આ વર્ષે આટલું ટર્ન કરવું છે ને આટલો બેનિફિટ કરવો છે એટલું હોય છે એમ ભજન કે આ વર્ષે થાય તો થાય નઈ શું ન કરે તો અગોડતા નથી પડતી કઈ કોઈ પૂછતું નથી ઘરમાં કોઈ ગગલાવતા નથી રૂપિયા ઓછા લાવો તો કકડાટ કરી મુકે પણ માળા કરો ઓછી કરો તો કોઈ થોડો કકડાટ કરે છે ઉલટા ની વધારે કરો કકડાટ કરે નરસિંહ મહેતા થઈ ગયા છે મીરાબાઈ નો અવતાર જોઈ લ્યો ભજન માં જીવ જોડવો જોડાવો બહુ કઠોન છે છતાંય ઘણા લોકોને સાંભળીને જરૂર થાય છે અને ભજન કરતા થાય છે ભગવાનનું નામ છે તો હીરાનો વેપાર છે હીરાના વેપારમાં તો ભાઈ બધા તો ન જ પડે ને એમાં એ મંદીના પીરિયડમાં તો ના જ પડે એમ મંદી એટલે આ કલયુગનું વાતાવરણ સતયુગમાં તો સૌ જોડાય ભગવાનનું આવા કલયુગમાં જોડાવવું મંદી નો પીરિયડ છે અને એમાં ભગવાનના નામનો વેપાર કરવો છાતીવાળાનું કામ છે એ કોણ કરે જેને દૂર હોય દૂરંદેશી હોય એ સમજે કે આ હમણાં પીરિયડ મંદી પૂરા થઈ જશે પછી આપણું જ માર્કેટ છે તો એ જે તેમાં બધું રોકાણ કરે ને ત્યારે બેઠું છે બરાબર છે પણ પછી જમીનનું ઉંચકાવાનું જ છે પછી હીરાનું ઉંચકાવવાનું છે એને ખબર હોય માર્કેટ એમ જે સમજી જાય કે પછી ભજન જ કામ આવવાનું છે તો એ રોકાણ કરે પણ મૂળ સમજવાની વાત કે પૈસામાં દુખ છે ભજનમાં સુખ છે એ ભજનમાં શું સુખ છે એનું આપણે સાંભળીએ છીએ તો એ વાત આપણે જોતા હતા કે ભાઈ ભજન સુખકારી છે પૈસો તો સાચું હોય છે અને ભજન એટલું સરળ છે ભગવાનના નામનું સ્વ સ્મરણ કરવું છેલ્લે આપણે એ જોઈને ઉલટું સુલટું ગમે તેમ કરે તોય ભજનનું ફળ મળે બોલવામાં ગમે તેમ લોચા મારે તોય ભગવાનના નામનો જપનું ફળ મળે વેપારમાં બોલવામાં લોચો મારે તો ઊંધું થઈ જાય સે જે કાંઈ ભૂલાઈ જાય કે જીવ આડાવળી બોલી જાય પણ જાય નેજન કરો ખોટ આવે જ નઈ એ કેવું લ્યો એક જણ દુકાને આવીને ઉભો જીન્સ નું પેન્ટ હતું સરસ એને કીધું કેટલાનું તો કે સાતો રૂપિયા અને પંચોતેર પંચોતેર હમણાં મેં નજરે જોયું પેલો લઈને ગયો સાતસો રૂપિયા માં લઈને ગયો અને મને તમે સાતસો પંચોતેર છો પણ ઓલો તોતડ્યો હતો એટલે એ કે વાત સાચી પણ હું પંચોતેર બોલવું એ પેલા લઈને સાતસોતેર વાર લાગી ગઈ ત્યાં પેલો મૂકીને વયો ગયો બોલ્યો જો ભૂલ પડી તો ખોટ ગઈ ને એમ ભગવાન નામ જપ કરવામાં ગમે એટલી ભૂલ પડે પણ ક્યારે ખોટ આવતી નથી સ્વામી બોલાનું નારાયણ રહી ગયું બોલવાનું તોય કામ થઈ જાય અને સ્વામી રહી ગયું નારાયણ બોલાય ગયું તોય કામ થાય છે જોયું કે શારીરિક પીડાઓમાં ભગવાન નામ સ્મરણ કેવું કામ કરે છે એના આપણે પ્રસંગ જોયો शरीर पीड़ाओ अलगिक पीड़ा अलग शरीर में कई पीड़ा न हो तो बीजे घी बाबा ने लीधे मनसिक पीड़ा होनसिक पीड़ा पेली अशांति કઈ પણ વિપરીત પરિસ્થિતિ થાય તો અશાંતિ થાય અનુભવો છે દસ મિનિટમાં જપ કરતા કરતા પરમ શાંતિ થઈ જાય ઘણાનો એવો અનુભવો છે ગામ નામઠામ નહીં કહું પણ એ કરી વગત તો નહોતા સર્વ ધર્મ પ્રેમી માણસ આપણી સાથે કઈક થોડી ઓળખાણ તો વ્યવહારિક કૌટુંબિક બધી સમસ્યાઓ હોય ને થોડા વખત પેલા એમણે ફોન કર્યો આવું બધું છે હેરાન હેરાન થઈ ગયું નામ ને ત્યાં એ કીધું તમારી શ્રદ્ધા છે જે હોય તો ભજન કરો હનુમાનજી ની યાદ કરું મેં કે હનુમાન ચાલીસા કરો અને સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરો જેટલી થાય એટલી હા એ વાત સાચી હો પણ કઈ જીવ એમ કરે દુઃખ તો બધાય છે પણ ભજન કોણ કરે સૌને મટાડી દેવું છે પણ ભજન કરવા કોઈ બેસે છે અને બેસે છે તો ભજન કરે તો દુઃખ જાય દૂર થાય ઠંડી લાગતી હોય અને તાપમા ન બેસે તો ક્યાંથી ઠંડી ઉડે દુખની રાડિયો પાડે છે પણ કોઈ ભજન કરવા બેસતું નથી ભજન કરવું જોઈએ તો એને પડે ને થોડું કરવું તો પડે થોડું ઘણું કરે પછી ચિંતાઓ જ કરી રાખે એમાં પછી એનો ફોન આવ્યો મને કે સ્વામી આજે તો આવું શું થયું મેં કીધું રાત્રે બે વાગે ઊંઘ આવી ઊંઘ ઉડી ગઈ તો ઊંઘ આવે જ નહીં ચિંતાઓ ચિંતાઓ ચિંતાઓના જાડા અને મન મૂંજાય નામ થાય તેમ થાય પછી મને એમ થયું કે સ્વામીએ કીધું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તે હું તો પછી બેસી ગયો ક્યાં એ યો પછી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાતને બે વાગે કરવા મજા તો બહુ આવી એમ કરતા કરતા થોડી ઊંઘ આવી ગઈ સવારે પાછું ઉઠી ગયો પછી મને એમ થયું કે થોડુંક સારું તો લાગ્યું ભજ નહી થયું ત્યાં હાલને સ્વામી કીધું છે તો સ્વામિનારાયણ મંદિરે દર્શને જાઉં ત્યાં હાલીને કે સ્વામી દર્શાવીને ઉપડ્યો થોડું છેટું થાય પણ પોચી ગયો ત્યાં જઈને પછી લાંબો થઈને પડી ગયો ઠાકોરની પાસે હાલીને થાક્યો તો તે હું તો પડ્યો રહ્યો મને આ ઉઠાય નહી પણ એમાં મને એવો અનુભવ થયો કે મારે માથે પીઠ ઉપર કોઈ હાથ ફેરવતું હતું કે થાક બહુ લાગ્યો છે સારું નથી એમ આમ એવો મજાનો હાથ ફરતો હતો હાથ ફરતો બંધ થયો ને પછી હું જાગ્યો મારું બહુ સરસ હળવા થઈ ગઈ પછી મને થયું કે આ ભજનમાં કઈક છે તો ખરું એટલે પછી સ્વામી હું તો મંડી જ પડ્યો મંડી પડો બીજું શું પછી આઠ દસ દિવસ થયા ને ત્યાં પાછો ફોન આવ્યો એટલા બધા ખુશ મને કે સ્વામી શું થયું ભગવાન સ્વામિનારાયણે એવી દયા કરી મારા કુટુંબના વ્યવહારના પૈસા ના અટવાયેલા બધા પ્રશ્નો હતા કે કોઈ રીતે મને કે કઈ રીતે હળહૂસતી નતી એ સામેથી ઓનો ઉકલી ગયા સામેથી આવ્યા ને કે લ્યો શિયાળો શિયાળ અડદિયા ખાશો આગળ ખાય કેમ ના ખાય તો એક કિલો અડદિયો મને આપ્યો એક એને ઘરમાં રાખ્યો પછી કે તમે આવજો ને બેસજો આ તમારું ને આટલું આન આપણું બધા જ પ્રશ્નો હોળવા થઈ ગયા છે અને મને કોઈ ચિંતા નથી બહુ સારું થઈ ગયું પણ એને આજે જીવને કામ થઈ જાય ને પછી કોઈ ની ગરજ રહેતી નથી કામ પત્યા પછી ભગવાન અને ભગવાન ભક્તો સાધુ ભૂલે નહીં તો ખરું કેવાય પણ પછી પાછા ઠાકોરજી ડિસ્કાઉન્ટ કરી નાખે ને બધું એટલે ચેતવાની જરૂર છે પણ મૂળ વાત અશાંતિ કાઢી નાખે ભગવાન ભજન ખરા દિલથી ભાવથી થાય તો કાઢ આપણે અહિયાં સભામાં કદાચ નાનજીભાઈ હળિયલ નાનજીભાઈ બેઠા હશે તો અમદાવાદ વિદ્યાર્થી અમદાવાદના જ નાનકડી કઈ કઈક નોકરી મળી પછી ટૂંકો પગાર પણ હવે એના ઘરવાળાને બધા હોય તે અહિયાં લઈ આવી અમદાવાદના એ લઈને અહીંયા લેવા ગયા અને આવ્યા એમાં થોડા દિવસ જાય એમાં કોણ શેઠ નો મગજ શું ફર્યો આ નોકરી ઉપર તો પરિવાર લેવા ગયા એ લઈને આવ્યા તો એ નોકરીમાં છૂટા કરી દીધા હવે શું કરવું અમદાવાદ માં કરવું અને બૈરા ને શું કે અમે તમને મોટે ઉપાડે લાવ્યા પણ હવે આનું કરવું શું કઈ બોલાય નહીં અને શેઠે તો ધક્કો મારી દીધો એવા મુંજાઈ ગયા અશાંતિ આવીને પણ સાધુ જૂનો હતો ને ત્યારે આપણે મેમનગર ગુરુકુલમાં ત્યાં આવીને બસ માળા કરવા બેસી ગયા જે કરવું હોય આને કરવાનું છે હું કોને કેવા જાઉં માળા કરવા બેસી જ ગયા બેસી જ ગયા બસ એ સૂઝવું જોઈએ ઓલા ને ફોન કરીને ઓલા ને ફોન કરીને એમાં તકલીફ થતી છે એવું લાગે છે આ તો મારે કઈ કરવું નથી અને બીજું બીજું સૂજે એમ હતું ને બીજું કોઈ ઓળખતું નતું એટલે આ સિવાય આપડે જોઈ પેલા કીધું ને બધા રસ્તા બંધ થઈ જાય પછી આ રસ્તો આપણને પણ એને સૂઝવું જોઈએ એમ નતર આપડે ટોલ ટપામાં વાત કાઢી નાખીએ બીજા ને અગર આપણે કાઢી નાખીએ સમય કાઢી નાખીએ એમ આપડે સમય નીકળી જાય પણ કરવાનું થાય નહીં આને બધું મૂકીને માળા કરવા બેસી જ ગયા બેસી જ ગયા બેસી જ ગયા એ સમય ધીમે ધીમે સર સર પધાર સાધાર અમાર એ હલતો ગયો હવે ત્યાં બન્યું એવું ચિંતા તો થાય ને આમો બેઠો છે આમનો ગોયા જેવો ભલે આડો કાચ હોય પણ જોઈએ તો રાખે ને આમ તો એની પાડોશમાં જે ભાઈ રહેતા એને ખ્યાલ આવ્યો કે ભાઈ નાનજીભાઈ ને તો કાઢી નાખ્યા મોકલો જા આપડે રાખી લઈએ પૂછતો પૂછતો અહીંયા આવ્યો આવીને કે ભાઈ નાનજીભાઈ તમે બેઠા છો આપડે હા હા બોલાવે છે એ કે અમારા માણસ જરૂર છે તમે આવી જો ને તૈયાર જ છું કઈ અને ગોઠવાઈ ગયા સારા ને સારી રીતે પગાર ધોરણ બધી રીતે સુખી છે પછી આપણે ઘનશ્યામભાઈ બેઠા છે તો ના દીકરી મેડિકલમાં એડમિશન જામનગર લેવું મમ્મી પપ્પા દીકરી બધા ત્યાં ગયા હવે વેઇટિંગમાં બેઠા હોય પણ બધા ત્યાં એના સ્ને નોટિસ બોર્ડ ઉપર એમને સીધું એમ ડિસ્પ્લે થયા રાખતું હોય કે આ ફૂલ છે આ વિભાગ ફૂલ છે આ ફૂલ છે હવે અહીંયા તો ધબકારા વધતા જાય ને બધું ફૂલ થઈ જાય તો આમાં કેવી રીતે ગોઠવાય એમનો વારો આવ્યો અંદર ગયા ત્યારે ગાયનેકોલોજીસ્ટલીને આપી પણ એ દરમિયાન મીંડા કરવા વેટિંગમાં બેઠા બેઠા શું કર્યું બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ માળા એવી પોગી ગઈ ને એક જગ્યા રાખી દીધી ગોઠવાઈ ગયા એ વાત તો ઠીક છે પછી એનું ભણતર ચાલુ થયું એમડી નું છેલ્લું વર્ષ અને એમાં પેશન્ટ નો ઇલાજ કરવાનો ઓપરેશન કરવાનું ને બધું જે હશે થોડો અંદર ઘણા ઈર્ષા ભાવ હોય કોઈ આટી પડી હોય આવું હોય તેવું હોય એટલે નડવાના તો માણસના સ્વભાવ છે તો એમાં એક કેસ એટલો બધો ક્રિટિકલ અને કોમ્પ્લિકેટેડ જટિલ કે જે લગભગ ઓપરેશન નિષ્ફળ જાય એટલે એ ઓપરેશન આ દીકરીને શું કે જે ફેલ જ જાય હવે એ મહિલ મુસ્લિમ મહિલા ભાઈ રોગ એવો થયેલો કે જે સફળ થાય નહીં ઓપરેશન અને નિષ્ફળ જાય પરિણામે આના રિઝલ્ટ ઉપર અસર પડે અને એને ઘણું બધું સહન કરવું પડે આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરે પણ હવે એવું આપ્યું જ સામે એવું ગોઠવી એટલે છોકરી દીકરી મુંજાઈ ગઈ કે શું કરવું એટલે તો માંડી કેરિયર નો પ્રશ્ન છે ને તો એટલે ઘરે પપ્પાને બધા ફોન કર્યો કે પછી હું તો મારી પાછળ ઘણા વખત પડી ગયા છે મને ખુબ હેરાન કરે છે પરેશાન કરે છે ને અત્યારે પણ મને આવું આપ્યું છે આમાં તો આવા જ રિઝલ્ટ આવે ને પછી હવે મારે કઈ ઓપરેશન કરવા જ નથી કાલે ઓપરેશન જવાનું હતું મારે ભણવું જ નથી મૂકી દેવું જ એટલી બધી ડિપ્રેસન માં આવી ગઈ થઈ જાય તો જે ભણતા હોય ને ખબર હોય એટલે આ એમણે કીધું ઘનશ્યામભાઈ કઈ એવું ન હોય તારી મમ્મી આવે છે અહીંથી સવારે તને મળી જશે જામનગર ધીરે આરામ કરો ભજન કરો રાત્રે એના મમ્મી નીકળી ગયા સવારે પહોંચી ગયા મળ્યા આશ્વાસન આયુષે એના મેડિકલ કોલેજ મૂકવા ગયા પછી એને કીધું તું જા હું જાઉં છું આપડે સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ બેસી માળા કરું છું મહારાજ છે ને પછી એ બેસી જ ગયા ઘન છે અમારા પાસે માળા કરવા એના બમ અને પેશન્ટને સાડા સાત વાગે અંદર લીધા ઓપરેશન નું બધું શરૂ કર્યું ઓપરેશન કઈ બે કલાક જેવું ચાલુ છે એકદમ સક્સેસ ઓપરેશન સફળ ઓપરેશન થઈ ગયું એકદમ બહાર એવા વિરોધીઓ પણ વધાર્યું કે તે દીકરી આમાં પાર ઉતરાય જ નહીં એના મમ્મી એ આવીને મેડમ પણ પેલા હરખના આંસુ આવી ગયા કે તમે ભજન કર્યું ને બા મારી પાસે કોઈક ઉભું હતું અને મને સતત દોરવણી આપતું હતું આમ કર આમ કરી એટલે ઓપરેશન સફળ થયું બાકી બીજું કોઈ રીતે સફળ થાય નહોતું નહી પરખાતો પણ કોઈ મારી પાસે હતું કે જે મને દોરવણી આપતું यारे आपने विचार आवे आ जो माला करे भजन करे पुकार करे तो भगवान स्वामी नारायण ऑपरेसन करवानसिक अशांति दूर करे भजन करे तो बीजी मानसिक पीड़ा है ये भय भय हरे भगवान नाम स्मरण ગાંધીજી નાના હતા ખૂબ અંધારા થી ડરતા હતા તમને ખબર છે નોકરાણી હતી એને કહ્યું કે રંભા મને અંધારામાં બીક બહુ લાગે છે એ રંભા એની ગુરુ લ્યો એમણે કીધું હરે મોહનદાસ અંધારામાં બીક લાગતી હોય ને આપણને ક્યાંય પણ બીક લાગતી હોય આપણે રામ નામનો જપ કરો રામ રામ રામ રામ કરું ભય બધો ભાગી જાય ભગવાન આપણી રક્ષા કરે એમ નાનું કુમળું માનસ અને રામ રામ કરીએ તો ભય ભાગી જાય અને એ બીજ રોપ્યા અને એનો ભય ભાગ્યો જેવો માનસિક ભય બ્રિટિશ સરકારના લશ્કરોના તોપના ગોળા સામે પણ એ માણસ ડગ્યો નહીં એવો નિર્ભય પુરુષ થયા જે અંધારામાં બીતો હતો એને બ્રિટિશ સરકારની તોપ ને બંદુકો લશ્કર ડરાવી ના શકે એની સામે છાતી ગોળ મેજી પરિષદ માં શંકા શંકોચ જે હોય ભય નહીં ટૂંકી પોતે ગોળ મેજી પરિષદ લંડનમાં બેસે એની સામે ઓલો આખી આલમનો બાદચા હોય હે બેસે કોઈ જાતનો ભય નહી સાબરમતી આશ્રમ એમને સ્થાપ્યો તો એક બાજુ સ્મશાન દુધ્ધેશ્વર નો અને એક બાજુ સાબરમતી દુધેશ્વર અગ્નિ સંસ્કાર નો ઘાટ વચ્ચે સાબરમતી આશ્રમ ગાંધીજી ત્યાં રહ્યા કોઈ કીધું બાપુ આ ઠેકાણું આ બાજુ સ્મશાન ને આ બાજુ જેલ અને તમે લીધું તો કે સમજીને રાખ્યું છે આઝાદી ની લડતમાં જેને ચાલવું હોય લડવું હોય એને બે માટે તૈયારી રાખવી જોઈએ એટલા માટે તૈયારી હોવી જોઈએ છેવટે મરવાની પણ તૈયારી હોય એટલે બે બાજુ ની આશ્રમ નાખ્યો છે કેવો નિર્ભય પુરુષ થયો મારે વાત કરવાની છે કે રામ નામ જપતા જપતા એ કેટલો નિર્ભય થયા ભગવાન નું નામ જપે એટલે મનસ ભય ભાગી જાય છે એના પ્રમાણો છે આપણે આ ત્રિકમ બાબા ધરમપુરના આપણે એન્જિનિયર ગુરુકુલા ભૂતપૂર્વ રાજકોટથી માંડીને વિદ્યાર્થી સરકારી એન્જિનિયર પણ એક ખોટો પૈસો જિંદગીમાં ક્યાંય લીધો નહીં નેજ પ્રામાણિક ધંધો સરકારી નોકરી નહીં ઘણું થાય એમાં આડાવળું તમે જાણો છો ઘણી તો પણ એવા અલગારી ઘણી પટાવાળો હારા લુગડા પીરીને આવ્યો હોય એની ઓફિસમાં તો કોઈને પટાવાળો ઓફિસર લાગે અને આ ઓફિસર હકીકત મોટા ઓફિસર છતાં આપણે વર્ષો સુધી અમદાવાદ ગુરુકુળ થયું ત્યારે આ બાજુ આવ્યા પેલા હતું ત્યાં પણ નાના નાના છોકરાઓના જાજરૂ સાફ કરે મૂતરડીઓ સાફ કરે સવાર માં ઉઠી શાકભાજી રેકડી લઈને જવાનું મજૂર કામ કરે એનાથી હલકું કામ એ કરતા ગટરો સાફ કરે મૂતળીના ખાડીયા સાફ કરે ઝાજરૂ સાફ કરે અને એ હાથો હાડસો છોકરા જાજરૂ જૂના જમાના તમે જોયા તા ને એ બધા સાફ કરતા સુખેતી રહી શકે એવા માણસો આવી નાની સેવા કરી છે વર્ષો સુધી અને હજી તમારે એન્જિનિયરિંગનું કામ અહીંયા છારોડી નેમનગર એ કરે જ છે એટલી સેવા એ નહીં જ આટલી સેવા કરનારા તો પુરુષો બહુ ઓછા મળે આખી જિંદગી ખર્ચી નાખવી નિવૃત્ત થઈ નહીં ઘરે જવું નહીં જવું માત્ર જવું અને ચંદનનું લાકડું જેમ ઘસાય ભજન કરવું કીર્તન કરવું પાછા રોજ એકસો ને આઠ કીર્તન બોલવાના પાછા રોજ એકસો ને આઠ રોજ કીર્તન બોલવાના મંત્ર લેખન ભજન કરવાના સેવા કરવા પછી કોઈ જમવામાં સેવા કરતો હોય સાચવવો પડે ચા કોફી દૂધ વ્યસન નહી કઈ જોઈએ નહીં ધડો લેવાની જરૂર છો તમે તો બે દી હરખી સેવા કરી હોય ને તમને પાણી નો પૂછાય પેલું ન પૂછાય જોકે એવા નથી પણ કહી દેવું સારું ને એ બધી સન્માન ભૂખ છે ને વેવાય વેલામાં રાખવી કોઈ ભાવ નથી પૂછતા હવે કીધું ભાવ નથી પૂછતા તો એમને પેડ્યા રહેવું સારું પણ અહીંયા ભાવ પૂછવાની વાત જ ના કરવી અહીંયા અત્યારે તમે જેટલો ભાવ નહીં પૂછાવાનો કરો એટલો ઉપર ભાવ પૂછાશે પણ આટલું હોવા છતાં આટલી ઉંમર થઈ ગઈ હોય છતાં હવે નાના સાધુ ગગલા આવે ગમે એમ કરે ખીજાય જાય ગમે તેમ કરે કોઈથી કોઈનો હારે રેવો મહિમા રાખવો કોઈનો આટલો એવો અભાવ નો આવે નાના નાના હોય ને ગમે તેમ ખિયત હોય જરાય મોગરો મળડાય નહી નાકનું ટીચકું મળડાય નહી ગજબ છે ને શરીર આખું ઘસી નાખ્યું સેવા કર્યો ખાવા આપો નો આપો કાલે ઉભા દૂધ આપું ભૂલી ગયો એમ નથી સિંહ હોય ભાવ પૂછે છે દૂધ નું કઈ વ્યાઈ ગયા અર્ધો કલાક થી ઉભો છો હોય હું અમારે પડ્યું છે એવું નઈ મેં કઈ કેમ ઉભા છે દૂધનું કીધું છે હમણાં આવશે કોને કીધું છે એ તો બીજું કામમાં જ લાગી ગયા છે ભૂલી ગયા છે ભૂલી ગયા છે કઈ વાંધો કેવું કેવાય આડંબર કરવાથી આ ના આવે એમ સહજ ગુણ છે બસ ઘરમાંય માણસ કઈક તો માન રાખે દસ પંદર મિનિટ થઈ જાય ઘરવાળી પાસે પાણી કે દૂધ કે ચા કે કઈ માગ્યું હોય ના આવ્યું હોય તો એ રમ રમવા થાય હે ઘટિયામાં જો જઈ આખું છે તમે લેર કરો છો હા એ તો હું ડાયો તને રાખી નહીં ભરતી બસ મોકલી દીધી તો અરે ધમાલ થઈ જાય એમ કેવાની વાત એ છે છતાં આ જો કહું છું સત્સંગમાં આવા લોકો ફાવે છે એટલે એવું થવાની કોશિશ કરવી ફરી કહું ને એક આપણે કીધું છે કે સાચવવા પડે એ સંબંધો સાચા ન ગણાય સાચા સંબંધો હોય એને ક્યારેય સાચવવા પડતા નથી પણ મેં એ બહુ જોયું છે ઓ આ તમને મારે બહુ દુઃખતે હૃદય એક આ વાત કહી દઉં છે હરિભક્તોને સાધુનિક ગરજ હોય સાચી વાત છે પણ એટલી ને એટલી સાવ નગદ વાત છે કે એને જ્યાં સુધી ગરજ હોય એની તો આપણને ખબર નથી એને જયારે ક્યારેક ગરજ પૂરી થઈ જાય એ અમને કાંઈ ખબર પડતી નથી એ વાત કેટલાય જોયા અચાનક એને કઈ ગરજ પૂરી થઈ જાય પછી એને કાંઈ લેવા દેવા જ નહીં જાણે કઈ આપણે ઓળખાણ નથી પળખતા નથી કશું નથી કઈ નથી કઈ નથી બસ કઈ ને એ મા એવા લિસ્ટમાં તમે પણ આવી શકો એમ છો એવું કઈ નથી તમારે અત્યારે અહીં છો ને ગરજ છે તો તમે સામે સામે કરતા હોવ હવું એમ મને નહીં કઈ નઈ તમારે પૂરું થઈ જાય તો પછી તમે ક્યાં રિયા જાઓ છો તો ન એમ ભાઈ કે આમના માટે એટલું બધું આપણે સંસ્થાએ કે વિચારો તમે ગમે ત્યારે આવતા બંધ થઈ જાઓ તો તમને શું એની પાસે કઈ લીગલી કેસ થાય છે હે બે વાર કે તમે કહો નથી આવવું નથી આવતું નથી સમય તો પછી શું કરી લેવું તમને અને તમને જયારે ક્યાંય ઉનાર લાગતો હોય તો તમે આવીને કાંડા મળીને કે સામે તમારે તો બોલવું જ પડે ને તમારે તો આવવું જ પડે ને તમારે તો દર્શન દેવા જ પડે ને તમારે વાતો કરવી જ પડે ને તમે ન હોય વ્યાજ આવતી અમારું શું એ તું કઈ વિચારતા જ નથી ત્યારે વિચાર આવો છે ને કે આપડે વ્યાજ એને મૂકી દીધા આપણે આપડે આપડે કરી કરીને એને પકડી રાખ્યા હતા આપણે જયારે ઓલું પતી ગયું ત્યારે આપણે ઉનાળ જો કરીને જતા રહ્યા એનું શું એ તો કોઈ પૂછવા નથી આવતું આવું તો બહુ છે વિચારવું સંબંધો ને થોડા વિચારો સાવ એક તરફ ગરજ હોય ત્યાં સુધી રાખવાનું પછી જય સીતારામ પણ બઉક ના હાંધા જેવું છે ઘણા એમને મળે ને તમે છો તમે સહી પણ પછી ક્યારે મટી જાય છે એ કઈ ખબર નથી પડતી ત્યારે આપણને એમ થાય કે સારું આપણે વિશ્વાસ કોઈ હરી ભજતો હોય તો આપણે એના માટે થોડું ઘસાવવું બિચારો આપણે લીધે જો ભજન કરતો હોય તો શું ખોટું છે સારું ને પણ પછી ક્યારે ઓલું થઈ જાય કઈ ખબર નથી પડતી ત્યારે આપણે એમ થોડું એમ કેવાય ભાઈ તું અમારે લીધે હતો ને હવે શું છે અને ગમે ત્યારે ગમે ત્યારે મૂકીને ગમે ત્યાં જતા રહ્યા કશું જ નહી કઈ કોઈ સેન્સ નહીં કોઈ વિચાર નહીં કોઈ પેલી નહીં આવું બધું છે આ તો દુકાનદાર ની સાથે ગ્રાહકનો જેવો સંબંધ હોય એવું થયો ને ફાવે ત્યાં હોય માલ લે નથી ફાવતું તો દુકાન બદલી નાખે હવે કેમ છે હું બીજે ગોઈતું છું ત્યાં માલ માલ સારો મળે છે સસ્તો મળે છે સારું વિચારવાની વાતો હોય ત્રિકમભાઈ વીસ પચીસ વર્ષ પહેલા ની આસપાસ સમય થયો છે ચીમનભાઈ પટેલ સરકાર અને કોમી હુલડ હિન્દુ મુસ્લિમ ભયંકર ફાટી નીકળ્યું મોટે ભાગે હિન્દુ જ કપાતા હતા એવી બધી પરિસ્થિતિ ક્યારેક વચ્ચે કરફ્યુ ઉઠે ને પાછો ઉઠે ને વળી પાછું દંગલ થાય મારા મારી થઈ જાય ત્રિકમભાઈ તો લગભગ અહીંયા પીડારીએ ત્યારે છારોડીની કાંઈ હતું જ નહીં ગુરુકુળ જતો પણ ત્રિકમભાઈ મોટેભાઈ ગાંધીનગર સર્વિસ હોય કે નિવૃત્ત થયા એ મને પૂરેપૂરું યાદ નથી પણ સર્વિસ હશે એટલે ત્યાંથી આવીને પછી અહીંયા રોકાતા હોય ને એ બધું કામકાજ માં બધે ધ્યાન દેતા હોય ને સેવા કરતા હોય ઘરે તો ત્યારે વેલા મોડા જાય બે ત્રણ દિવસે જાય એવું બધું જનરલી પણ કોમી હુમલ આ બધું થયું એટલે કાળુપુર એરિયા વિસ્તાર જ ડાન્જર ભયગ્રસ્તનું જોખમ એટલે થોડા દિવસો નહીં હોય પરિવાર તો ત્યાં પછી એક દિવસ એને થયું કે હું હવે થોડીક છુટ્ટી થયા તો જાડ્યા અલગારી માણસ એ જેવા એ વિસ્તારમાં પ્રવેશ્યા અને મુસ્લિમ ભાઈઓનું ટોળું આવ્યું હેવી બુમરાહ કરતા આવ્યા યાદ શું આવે સ્વામિનારાયણ બીજે શું આવે એ વાળું ભગવાન રાખે એમ જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પણ એની પાસે આ ભાઈ ભગવાન નું નામ જ હરે છે ને ભગવાન કરે શું કરે રાય નો પર્વત કરે પર્વતની રાય કરે ખિસ્સામાં હંમેશા બાવળના દાંતણ કાપી વાપરવાની સવાર માં બધા સુડી રાખે બાવળનું દાંતણ કાપવા તે સ્વામિનારાયણ સામનાયન સામના કરતા ખિસ્સા માંથી હુડી કાઢી હુડી ઓલિયાની પચીસ જણા અને દારિયાન કુહાડી વાલાન બરછીઓ વાળું ટોળું અને બંદુક દેખાણી એમાં વિચાર કરો હવે ત્રણ ઇંચ ની સુડી સ્વામિનારાયણ કરે આવી જાવ તમારી જાતને આવી જાવ ઓલા ને રિવોલ્વર બંદુક દેખાણી એક જણા ને ભ્રમ થાય પચીસ જણા ને ભ્રમ થાય પચીસ જણા ને એક સુડીમાં રાફલ દેખાય એક બે જણા દેખાય અને જે પચીસે જણા ટોળું ભાગ્યું છે ઉભા રહ્યો તમારી વાત આજ સ્વામી નારાયણ ભજન છે નામનું ભજન છે એ ભય ટાળે છે હિંમત આપે છે પાય ઉતારે છે ઘરે શાંતિથી પહોંચી ગયા અને ડો બેઠા છે તે જો આ ન થયું હોત તો આજે ન હોત એટલે ભગવાન નામ સ્મરણ છે એ માનસિક અશાંતિ ભય પીડા એ બધાને દૂર કરે છે ભગવાન નું નામ સ્મરણ જો કેટલું બધા ગામ આખા દિવસ ફરતા હો આપણું તો અહીં નું ટ્રાફિક કંટ્રોલ કેટલું સરસ તમે જીવતા ઘરે પહોંચાય એજ આભાર મોટો આપણું તો અકસ્માત થાય છે એમ નઈ જીવીએ છીએ એજ મોટો અકસ્માત છે એજ મોટો અકસ્માત નીકળે કઈ ન હોય ને આપડે હાલ્યા જાય ઉપર થી કોઈક કચરા ટોપલો નાખી એમાં ઇટોડા હોય કાંઈ નઈ આપડું તો ઘોલું પાકી જાય ને આ તો લોકશાહી ભારત દેશ મહાન ગમે પાંચમે માળે જ ના ખેલ્યો અરે ન કરે નારાયણ કોક ને છોકરું વધારાનું હોય તો એવું બધી ફેંકી દે ફે જ દે છે નથી એને તો નાખી દેવું હતું ઓલું તો જાય પણ જેના ઉપર પડે એને પાંચ હાથ કિલો નું આવે રેવાય હાથ ને મળે છે આ તો એવું છે બધું કઈ નક્કી વાહન વાળો રહી જાય ટ્રાફિક કંટ્રોલ વાળો મરી જાય એવી આપડી દશા નથી ભાઈ આમાં મારે લાકડી કરતો રહ્યો વચમાં ઘી દીધું ઘોડો થઈ ગયો તોય ઓનો કાટલો પકડે લાયસન્સ લાવ બ્રેક વગર ને લાઇસન્સ વગર ગાડી હલાવો છો તો આમ બીજું થાય છું થાય શું તમારી જેમ જ ઘોડો થાય બીજા શું થાય કીધું તું નથી બ્રેક અને કયો છો હલાવો શું થાય આ થાય જોયું નહિ એટલે જીવતા પહોંચી જાય એ જ મોટી વાત તો શારીરિક પીડા પછી માનસિક પીડા અને પછી આકસ્મિક પીડા ગમે ત્યાંથી આવે જે આપણે જોયું ને ગમે ત્યાંથી આની જેમ આવેલીઓ ઘોડો કરી મોક્ષ છે નાવા ધોવા નરવા ફરવા જ ગયો મોત આવી ગયુંબલ ગગ જબલ અપનો બરત્યો ને કસર્યો નહી કામ हाथी पता बल अजम तो सुरदाजी की एक अंश नहीकार आम सुनेरी में निरबल के बलरा हे गोविंद हे गोपाल अब तो जीवन हे તો અડધું નામ ઉચ્ચાર કરાય ન કરાય ત્યાં તો ગરુડ માંથી નીકળ્યા તો ગરુડ ની ગતિ ધીમી પડી ગરુ બોલો આકસ્મિક ગોવિંદ હે ગોવિંદ આ એક છે જે વાત કરી દીધી આપણે વાત કરી દીધી ગોવિંદ નામનો મહિમા ઉચ્ચારોમાં છે જે આવી રીતે ગોવિંદ મૂકે છે એટલે ભગવાન કૃષ્ણનું નામ લ્યો સ્વામિનારાયણનું રામ નામ લ્યો એ બધા જ અર્થો ગોવિંદના સૂચક જ છે કહેવાનું એ છે કે ગોવિંદ શા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ પણ મૂક્યું હાથી પણ પીડા આવી ત્યારે હે ગોવિંદ હે ગોવાલ અગતો જીવન હારે શા માટે સુરદાજી ગોવિંદ શબ્દનો પ્રયોગ કરે છે એ ભગવાનના ગુણનો પ્રકાશ કરે છે એ નામથી પેલા ગો થોડુંક સમજી લે થોડુંક બહુ જાજુ ગો નો અર્થ શું થાય ગો એટલે ઇન્દ્રિયો ગો એટલે વાણી યાદ રાખજો આમાં અર્થ છે બહુ જાજુ છે આ તો બધું આ ભાષ્યો તો બહુ લાંબા થાય આમાં ટૂંકું જે સમજવાનું છે એના ઉપરથી બધા જ ભગવાનના નામનો અર્થ સમજી લેવાનો ગો એટલે ઇન્દ્રિયો ગો એટલે વાણી ગો એટલે ગાય ગો એટલે પક્ષી ગો એટલે પૃથ્વી ગો એટલે સ્વર્ગ ગો એટલે દિશાઓ આવા ઘણા અર્થો થાય છે ગો અને વિન્દ ગોવિંદ છે ને तो विंद एट पिंदतीमवरस मजा ना अर्थ गो एट्रिओ गो ए वी गो एट पृथ्वी गो एट स्वर्ग गो एट गाय गले पक्षी गो ए दिशाओ एम अर्थ है કે તમે વાણીથી પણ ભગવાનનો પુકાર કરો મૌન રહીને ઇન્દ્રિયો અંતરકરણમાં પુકાર કરો તમે પશુના દેહમાં હોય પુકાર કરો તમે ધરતી કે પાતાળમાં રહીને પુકાર કરો કે તમે સ્વર્ગમાં રહીને ભગવાનનો વિંદ થી તમારો પોકાર પૂગે છે પહોંચે છે પહોંચે છે અને ભગવાનને પહોંચે તુકારો તો એને પહોંચી જાય છે વાસ તમે ગમે ત્યાંથી સાત પાતાલ તોડીને જો તમે મૌન માં સાધ કરો કે પછી વાણી થી કરો પણ તમારો પુકાર ભગવાન ને પોચી જાય છે એક વાર દ્રૌપદી ને આકસ્મિક આવ્યું અને જયારે દુશાસને એને વસ્ત્ર પકડ્યું અને એમાં હય કૃષ્ણ એટલું બોલ્યા ભગવાન આવ્યા બસ રૂપ ભય શ્યામ ત્યાં તો વસ્ત્ર રૂપ ભગવાન શ્રીકૃષ્ણ ધારણ કર્યું નવસો ચીર પુરાય તમે જાણો છો ને કથા હા હવે એ દ્રૌપદીએ પુકાર કર્યો ભગવાને પછી કીધું દ્રૌપદી ને કે કૃષ્ણ બોલી હું આવી ગયો નવસો ચીર પૂર્યા પણ મેળ દીધું અને રક્ષા કરી એ ખાલી અઢી અક્ષર કૃષ્ણ અઢી અક્ષર છે ને એમાં અર્ધા અક્ષરનું જ મેં તને ફળ દીધું હજી બે અક્ષરનું તારી પાસે મારી પાસે તારું લ્યાણું છે જરૂર પડે ત્યારે માગી લેજે બોલો અર્ધાનું સમજો એના પર એક વાત કહું તમે એ એ રહસ્ય છે એ જાણવા જેવી છે સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજ બધા દેવતાઓ બેઠેલા વાત સાંભળજો હા દબાદ કચેરી હોય તો કેટલા દેવતાઓની તો બધી કેવી સભા તમે આવા બેઠા છો તો આવા રોડા લાગો છો એ દેવતાઓ કેવા ગધર્વ નો જમાક ભારે સભા અને ઇન્દ્ર ની સભા એમાં કોઈ એક દેવે પ્રસ્તાવ મૂક્યો મહારાજા એ સચિપતિ આપનો જઈ હો મારી એક નાજુક સલાહ છે કે પૃથ્વી ઉપર પણ ઘણા અત્યારે એવોર્ડ સન્માન પદ્મભૂષણ ભારત રત્ન જાત જાતના ભારતની અંદર સન્માન નો સિલસિલો ચાલે છે હું હમણાં ગયો હતો તો હમણાં હું આંટો મારીને આવ્યો તો ત્યાં બહુ જ બધું આવું ચાલે છે તો મહારાજા આપણે સ્વર્ગમાં એવું ના કરી શકાય કોઈ એવી વ્યક્તિને આપણે એવોર્ડ આપો પસંદ કરીએ પણ સંતોષ થાય આપણને ચેન્જ થાય લાઈફમાં એટલે ઇન્દ્ર ને કે સારી વાત છે કોઈ હોય કાર્ય તો આપણે પણ એવોર્ડ આપવાની પદ્ધતિ અપનાવીએ તો સારી વાત છે વાર્ષિક એવોર્ડ જાહેર કરીએ આપણે એમાં કઈ વાંધો નથી સારું કોને આપવો તો કે બસ એમાંથી નક્કી થયું કે કોઈ સારામાં સારું સત્કાર્ય કર્યું હોય અને ભારતમાંથી લઈ આવો હોય આપણે આભામાં આપણે એમને એવોર્ડ આપીએ અમુક પછી આપશું ધનરાશી આપશું અમુક આપશું એમ એ બધું નક્કી થયું અને એ કામ સોંપવામાં આવ્યું નારદજીને કે તમે ભારતમાં જાઓ અને આમની જાહેરાત કરો અને પછી એમાંથી યોગ્ય વ્યક્તિને આપણે પસંદ કરશું અને આપણે એને એવોર્ડ આપશું દેવ તરત તાળીઓના ગડગાળ થી પાટલીઓ થપથપાવીને બધાયું નારજી આવ્યા છે અને નારદજીએ તો તરત બધા જાહેરાત કરી કે પૃથ્વીજનના ભારતવાસીઓ નગરજનો બધા સાંભળજો કે સ્વર્ગમાં આ રીતનો નિર્ણય લેવાયો છે તો જેનું સત્કાર્ય શ્રેષ્ઠ જણાય અને મહારાજા ઇન્દ્ર પોતાના હાથે એવોર્ડ આપશે ત્યાં તો ભાઈ સત્કર્મીઓ બધા તૈયાર થઈ ગયા કછોટા વાળી વાળી કોઈ તો નવા ડ્રેસ સીવડાવી લીધા નાટા પાટા થઈને જઈએ જમાવટ કરી દઈએ કોઈ જે સત્કાર્યો કરતા હતા કોઈ તપ કરતા હતા કોઈ ભજન કરતા હતા કોઈ વ્રત કરતા હતા ટ્યુશન ક્લાસ આપતા હતા કુતરાવડાવતા કબૂતરો ને કોઈ ચણ નાખતા હતા ને બધાને એમ થઈ ગયું કે આપણું જ નામ હોય કોઈ અપંગો સહાય કરતા હતા કોઈ વિધવાઓ સહાય કરતા હતા ને કોઈ વિધવા સાચવતા હતા એ બધી જાય ને બધા બધા એમ થઈ ગયું કે આપણો તો નંબર હોય જ તૈયાર થઈ ગયા બધા છેલ્લી તારીખની રાહ જોવામાં આવી સૌને મનમાં એમ મારા જેવું સત્કાર્ય કોઈનું નહીં આપણને જ આમંત્રણ આવે અને આપણું સ્વર્ગમાં સન્માન થાય ઘણા તો સત્કાર્ય વધારી પણ દીધા એમાં ભાઈ તારીખ ત્યારે ખૂબ ઇંતેજારી હોય પણ એમાં કોઈને નારાજગી ન લઈ ગયા અને એસટી બસ ડ્રાઈવર ગૌભા કરી હતો એને નારાજગી લઈ ગયા ले बोलो आने आया जे धमाल मची से साधु संतोदि जला कर भस्म कर दो इंद्रासन को ऐसा तो नहीं चलता हम क्या कम है हमने क्या सत्कर्मा नहीं किए एक बस के ड्राइवर को ले जाते हैं तो तुम क्या समझते हो भीडिया रमन थी गई बहुत धमाल थे પછી નારાજજી મોકલાઈ ગયા બધા સમજાવી દોષ કરવામાં આવ્યા છે નારાજજી આવ્યા ત્યાંથી કે સાંભળો છે ભજન કરવું શ્રેષ્ઠ સત્કર્મ કે તો ઘા ત્યાં બીજા કે આપણે અમે કર્યું છે ને અમે ભજન નથી કર્યું આ ડ્રાઈવરી બસ નો શું કરતો ચોવીસ બસ હાથ એને શું કર્યું અમે કેટલું ભજન કર્યું છે અમારું નામ આવવું જોઈએ અમે અખંડ જવો જપઝગ રાખીએ છીએ માળા ખૂટી ગઈ દોરા તૂટી ગયા તો એટલે ઇલેક્ટ્રોનિક્સ લઈ આવ્યા છે આમ જુઓ તમે આમ હા અને અમને તમે પેલા ને તમે માળા આપો અમારી નજર સામે માળા ફેરવતા નથી આવડતું એને અને તમે એને લઈ જાઓ એનો વિરોધ છે ન આપો તો એવોર્ડ કોઈને ન આપો પણ આપો તો એને શું કામ આપો જેને માળા ફેરવા તમે ભજન કરવાની વાત કરો છો નારાજ કે હું તમને હજી પૂછું છું મેં ક્યાં કીધું એને ભજન કર્યું ભજન કરવું શ્રેષ્ઠ સત્કર મેં તો કરા એના કરતા શ્રેષ્ઠ એ છે કે કોણ માણસ કેટલા લોકોને મોટા પાયે ભજન કરાવે છે હા તો અમે કેટલા મંત્ર જપ કરાવ્યા અમે કેટલી અખંડ ધૂનુ કરાવી કેટલા જપ કેટલું આ સંખ્યા ગણો તમે રોજ કેટલા લોકો સેંકડો લોકો મંત્રલેખન કરે છે કેટલા લોકો અખંડ ધૂન કરે છે અમે ખુબ ભજન કરાવ્યું છે કેટલા લોકોને કરાવ્યું બેનો ભાઈઓ નાના દીકરા માંડી દે હો એની ગણતરી થાય નારાજી કે વાત બરાબર છે કેટલું ભજન કર્યું એના કરતા મહત્વનું એ છે કે કોને નાભી ભજન કરાયું છે તો આ ગૌભા ડ્રાઈવરે એવી રીતે બસ ચલાવી છે એમાં જે બેઠો એને નાભી ભજન કરાયું છે એટલે એને સન્માન મળે છે બેઠો એ કોઈ ઊંધી નથી શક્યો કાળી રાત હોય તો હે હરિશ્યામ સ્વામી નારાજ હે રામ હે ઘનશ્યામ આંખ માં આહુડ આવી તમે મંત્રલેખન કરાવ્યા છે કોઈને આંખ માં આવ્યા અને આમ નાભી માંથી પોકાર નીકળ્યો હે હરી કરો ના જ હોય પણ એનો સાર મારે કેવાનો એ છે કે એ અઢી અક્ષર માંથી ક્રૂ નું અપાયું બેનું બાકી એટલા માટે રહી ગયું કે નાભી કૃષ્ણ બોલાણો તો એટલે નાભી માંથી જ્યારે અને એવી વિકટ પરિસ્થિતિ હોય આમાં નાનજીભાઈ હળિયલ ની વાત કરી કે પેલા દીકરી વાત કરી આમ અટવાઈ ગયા હોય ને પછી જે ભજન થાય અને જેમ બસ બેઠા હોય એક્સિડન્ટ થવાનું ખબર પડે એ ભટકણ ભટ ત્યારે બાકી મંદિર માં તો લોકો અમથા ઊભા જ હોય છે ખરું નાભી ભજન તો હોસ્પિટલમાં થાય છે મંદિર માં તો લોકો બેઠા હોય છે ઠાકોરજી જોઈએ રાખતા હોય છે દર્શનાર્થીઓ જો ભાગ બઉ સરસ છે રૂમાલ બહુ સરસ છે પાયજામાં બઉ સરસ છે જમા સરસ ઠાકોર કેવો સરસ એ કોઈ જોતું નથી એક માજી આવ્યા ને આમ આમ આ હા હા જન્માષ્ટમી એલો તહેવાર વીજળી ના જબક ઝબક થાય બાજુ બેઠો કે આ વાલા ની નથી ઇલેક્ટ્રિક વાળાની છે આ વાલો તો રોજ બેઠો હોય છે તમે કા નથી કેતા હું મારા વાલા ની શોભા ઝબકબક થવા માંડ્યો એટલે કયો મારા વાલા ની શોભા સમજવાનું છે ઠાકો જગમગ કરે ને એટલું એને દર્શન માં અવરોધ થાય એને એમ થાય કે આ બંધ ક્યારેક કરે હાચું દર્શન કરવા વાળો એને થાય આ બધું બંધ કરે તો સારું આમ આમ એટેન્શન થવા અવરોધ કરે છે એની મૂર્તિ ભૂખ હોય અને આપડે તો જેમ બધા જગા મગા થાય બરાબર બંધ થાય તો સારું આવી વાત છે એટલે જે દર્શન આખો મર્મ જુદો છે પણ જેમ સાચું કેવા જેમ કડવા બહુ લાગો એટલે કે બહુ બહુ નહીં આપણે થાય તો દર્શન કરવા નહિ આખી મીચીન કરવા એમાં કોઈ નાનો પડે ને જગા મગા થાય નહીં બસ નાભી માંથી ભજન થાય ભગવાન નામનો પુકાર નીકળે આકસ્મિક અને અકસ્માત આવો હોય અને આવી પડી હોય ને ત્યારે જ નાભી માંથી થાય બાકી તો નીમની માળા થાય એટલે કરવી પડે કેટલી રહે કરી નાખવા દે ને બોલો ગૌમુખી કઈ પડી એ ક્યાંય પડી વળી પાછું લઈને વળી પાછું ગોતે કેટલે પોચ્યા થાય એમ વચ્ચે જગ્યા હોય ને તો પહોંચી ગયા તા એમ ભાવી જગ્યા ની વજન હોય એમાં કઈ બઉ મેળ પડે નઈ કરવું જોઈએ ગણતરી પણ જે ભાવની વાત છે ખરી માળા તો આંખના આંસુના મણકાથી થતી હોય છે હાથ ના મણકા થી સાચી માળા આસુ ના મણકા હોય છે હાથના કે કાષ્ટના મણકા નથી હોતા એટલે આકસ્મિક જયારે આવી પડે કોઈ પણ જાતનું હોય નાભી માંથી પુકાર થાય ગોવિંદ કૃષ્ણ માધવ સ્વામિનારાયણ રામ હે કૃષ્ણ હે વજરાંગી અવાજ પહોંચે છે ભગવાન નામનો પુકાર છે મદદ થાય છે મૂળી પાસે નાનકડું ધામ ખેડૂત પરિવાર ઘણા વખત થી મનમાં એમ અરે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત આશ્રિત પરિવાર મૂળીમાં સ્વામિનારાયણ ભગવાનનું બ્રહ્માનંદ સ્વામીનું રચેલું મંદિર રાધાકૃષ્ણ દેવ બિરાજે સ્વામિનારાયણ ભગવાન બિરાજે બ્રહ્માનંદ સ્વામી તો શ્રીજી મહારાજના સખા મૂળી જવું છે ઠાકોરજીને થાળ કરાવે છે બધા સંતો ભક્તો એને ભોજન પ્રસાદ જમાડો છે રસોઈ આપવી છે આપડે કમાણી કરીએ છીએ ઠાકોરજી ને બધા જમે પણ અવસર મળે નહીં કારણ કે આ ખેડૂનું કામ છે ભાઈ તમે જાણો છો કેટલું બધું આવી જાય છે ચૂકાઈ જાય આમ થાય તેમ થાય વ્યવહાર પરિવાર મોટો કોઈ રીતે મેળ પડે નહીં પછી વિચાર થયો કે એકની ઉપર બીજી બીજીની ઉપર મોસમમાં આવે મહેમાન આવેલા નીકળી જાય તો માથાકૂટ નો પાર નથી નીકળી જ ના શકે કોઈ ને પછી એને એમ કર્યું કે ભાઈ મારાથી તો નહીં નીકળાય એને કીધું બા હા લ્યો આ સાતસો રૂપિયા આ કોથળી બાંધી દો રોકડા રૂપિયા આવતા ને જૂના જી છે એ તમે લઈ જાઓ ત્યાં સંતોને પચાડશું થાળ કરશે રસોઈ કરે બધા જમે આ બધું અર્પણ કરી દર્શન કરી અને પછી તમે પાછા બળદગાડું તૈયાર કરી દઉં પરાળ પાથરી દીધું માથે ગાડલું નાખી દીધું માજીને કીધું આ ગાડામાં તમારે જવાનું છે કોથળી લો સાચ સાતસો રૂપિયા મૂકો લઈ લેજો કોઠારે આપજો એટલે બધું થઈ જાય ને અમારા બધા નામ દેજો અમારા બધાને જ સામે કહેજો હમ અને એમનો હાથી જૂનો એને કીધું કે તું બળદગાડું લે આપણે બપોર પછી નીકળવાનું છે સાંજ પડતા તો મૂડી બળદગાડા એટલે ખેતી કામ કરવા માટે કાયમી માણસ લોંગ પીરિયડ માટે રાખ્યો લાંબા સમય માટે એ કામ કરનારો માણસ ખેતીનું કામ કરવા બળદગાડામાં ધોસરી ઉપર બેઠો માજી અંદર બેઠા હાથસો રૂપિયા ને કોથળી બાજુ લીધી ગાડું ધીમે ધીમે ચાલતું થયું હવે ગાડું ઉતાવળું બે ત્રણ ફૂટ હોય પહોંચી જવાય પણ ભાઈ ગાડું કઈ ઝડપથી હાલે જ નહીં એક બે વાર માજીએ કીધું કે ભાઈ જરા ગાડું ઉતાવળું હાય અમે ભાઈ માણસ આ એકલું આ વનવગડો આપણે જલ્દી મૂડી પહોંચી જાય પૈસાનો મામલો આપણે પોચી જાય તો સારું ને હા હા માજી આમાં પણ થોડું મારે ધ્યાન રાખવું પડે શું પણ હવાર થી બપોર સુધી એમનું કામ કર્યા કોષ આ ક્યાં ખેતી કર્યું આ કર્યું હવે વધારે કેટલાક તોડાવવા ધીમે ધીમે આપણે પોચી જાય છે ક્યાં છે માજી ને એમ કે સાચી વાત છે બિચારાની કે બળદ બિચારા કોષ ખેંચીને હળ ખેંચીને બપોર સુધી એમનું કામ કર્યું હોય એવા સારું પણ હાંકીને હા હા હા હા પેસી ગયેલું એને કઈ ખબર નહી ભાઈ એમ કરતા કરતા તો ભાઈ અંધારું ડળવા માંડ્યું થોડું થોડું ઝાંખું સૂર્ય ચોખ્ચિત ડૂબીને છેલ્લા રામ રામ કરી છેલ્લી કોર દેખાતી બંધ થઈ ગઈ અને ધરતી પણ આ છું અંધારું ફરી બેડ્યું અને આને ચારે બાજુ જોયું કે આખો સુનકાર રસ્તો છે બળદગાઢો રાખ્યું હજી એટલું બધું નહીં અજવાડું નહીં બળદગાડ ઊભું રાખ્યું છલાંગ મારી નીચે સારા નામે બોલાવતો હતો આંખી વાંખી ફરી ગઈ મા ડસે અરે હા હા કોઈથી બા બોલાવ્યા વગર બોલે નહી બા કીધા વગર બોલાવે નહી ડોસે હા સાતસો રૂપિયા દઈ દે અરે ભાઈ અમારું છે તારું છે તારું છે અમારું છે આમ કાં કર કા એટલે બસ ફેંસલો છે તમારો છેલો દિવસ છે અરે હા હા તારે ન બોલાય તું અમારો જૂનો તારે શું કરવું છે સાતસો રૂપિયા આવ્યા તમે મને છાના માના દઈ દો અને તમારે જેને સંભાળો ને સંભાળી લો હમણાં તમારું માથું ઉડાડી દેવાનું છે હા હા હા હા ભાઈ કા આવો કાળો ગજબ કર મારી શું કામ નાખશ મારવાનું શું કામ તું કરે છે તારા રૂપિયા જોઈ છે ને રૂપિયા તને હું છે ને તને હાથ ને ભલે હજાર અપાવીશ અમારે કઈ ગરીબાઈ તો નથી એવી ભાઈ હું કહીશ ને હસ્યો ને ચીબરીઓ સામે પકડાટ કર્યો તમે કોઈને નહીં કહો એમ પછી તમને ખબર તો હશે બૈરાની જાત છે એના પેટમાં કોઈ દી વાત બિલાડીના પેટમાં ખીર રે તો બૈરાના ભેટમાં વાત રી માજી આજની કાલની બે વર્ષે તમે તો બોલો ત્યારે મારા તો રાય લઈના ટુકડા થઈ જાય માટે આજ તો ન રહે ગાબાંસ ને ન બચેગી બાંસુરી આજ તું નથી લુપિયા મારો જોતો દોશી કકડવા માંડી ભાઈ રૂપિયા નો પ્રશ્ન નથી મને મારી નાખ્યા નો પ્રશ્ન નથી ભાઈ કેટલા વખત થી અમારો મન મનમાં મનસુબો હતો અમારે દેવને થાળ કરવા છે ભગવાન સ્વામિનારાયણને જમાડવા છે સાધુ સંતોને જમાડવા છે હું દર્શન કર્યા વગર મરું એને જમાડ્યા વગર મરું એના વળતા મારી નાખજે તને રૂપિયા જોતા જ રૂપિયા આપીશ આ અત્યારે અમે ક્યાં ગંગા જવાના છીએ ક્યાં ગોદાવરી જવાના છીએ અમારો જે તીરથ ગણો અમારો શ્રીજી પ્રભુ જ્યાં અમને ઠેર પોગવા દેતું અમારો મનસુબો અધૂરો રાખી દઈ કકડવા માંડી જાય ડોસી ટીટોળી કકડે તો બોલો તો અંદર રાક્ષસ થઈ ગયો હતો રૂપિયોનો જોટો મારીને કોથળી લઈ લીધી થઈ ગયું નહીં નારાજ બીજું નહીં આંખ માં આંસુ આવી ગયા નાભી હે મહારાજ હે શેરી હે સામે ડોસી તો આંખી નીચે ગયા આને પેલા જૂના જમાના બળદગાડા ને એને નીચે ભંડક્યું હોય એટલે ગાડા નીચે બે પૈડા ની વચ્ચે એ ખોલ્યું નહીં એમાંથી તલવારે કાઢી એવી એને છુપાડીને મૂકી દીધે પણ વેત કરીને નીકળેલો એ તલવાર કાઢી ડોસીમાં તો સમજી ગયા ગભા કઈ છોડવાનો નથી રૂપિયા તો આંચકી લીધા છે અને મારા વગર મૂકવાનું નથી એટલે ડોસીમાં તો બસ આંખમાં આંસુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામીનારાયણ કરે માજી હા ગદગદ કંઠગીરા થઈ ગઈ આંખમાં આસુ ઓ હાથમાં તલવાર લઈને મ્યાનમાંથી હેસ કાઢી ગયા તલવાર ખેંચી હવે તો મજબૂત માણસ એ તલવાર ખેંચીને ખેંચીને જયારે કાઢવા ગયો થયું શું ભાઈ એ તલવાર ને મૂઠ એના હાથમાં રહી ગઈ અને ઉપરની તલવાર છે એ રિવેટ માંથી તલવાર છૂટી પડી ઉછળી પાંચ પાંચ છ ફૂટની મોટી થોરીયાની વાટ એના છડ માં જઈને ખણા કરતી તલવાર પછડાની પથરાઓ આરી અને એને લેવા માટે દોડ્યો હવે બન્યું શું ભાઈ એ જેવી તલવાર મુઠમાંથી છટકી અને સામે પેલી વાડમાં પથરા ઉપર તલવાર પછડાની ત્યાં એ કાળોતરો કોબરા કિંગ સાપ ગુંચડડું વળીને બેઠેલું એની માથે તલવાર પડી એ પડી આને પેલો શેસુદ કાળોતરો જાગ્યો હવે તો તલવાર આવી એટલે રે ઓઇલો ખુંખાર નવ હાથ લાંબો સાપ ત્રણ વડ લઈ ગયેલો દુશ્મનને પકડવા અને એમાં દોડીને તલવાર લેવાય ગયો જેવા ડોસી માં તો એમ કે હમણાં વાર કરે હમણાં માથું ગયું હમણાં ગયું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હમી કા માથું કાપે નહી સ્વામિનારાયણ ત્યાં તો કોઈનો માથે હાથ પીડ્યો પણ હાથમાં ક્રૂરતા નો આવ્યો વાળો ઉભો છે અરે મારી વાત લીયા બોલ્યો ક્યાંય ગયો એના મોત ગયો જો પીડ્યો હરે પ્રભુ તમે હા માજી રૂપિયા મૂકો બાજુ હાલો લાવો રાશ મારી પાસે નથી મહારાજ ને તમારી પાસે બળદ ગાડા અરે માજી આજ મને જેવો હરખ હોય એવો કોઈ દીધો હોય દાદા ખાતે ની જાન લઈને નીકળ્યો હતો ને તે આવો અવસર આવ્યો હતો અને આજ મને બીજો અવસર આવ્યો હ અંધારું છે ખબર નહીં પડે બૈરા કે જણ આ કે લ્યો ધીમે ધીમે જાઓ મૂડી મંદિર તો તમે જોયું છે ત્યાં જઈને જડીને વાત કરજો અને ત્યાં તમે તમારા નિરાયતે થાળ રસોઈ આપજો હું પ્રેમથી તમારો આપેલો જેની જમીન અને વળતા જાવ ત્યારે તમારા છોકરાઓને મારા જાજા થી જય સ્વામિનારાયણ કેજો અને સહજ આનંદ દ્રશ્ય થઈ ગયા કપરા વેળામાં જયારે પુકાર કરે છે ત્યારે ભગવાન સાંભળે છે આવી જાય છે ભાઈ એટલે પીડાઓ જ્યાં બીજા સાધન કાંઈ કામ આવે નહી એટલે જ ટે ઉપાડવાનું કીધું છે છીંક આવે બગાસું આવે પડખું ફરીએ ઠેસ વાગે પડી જાય કોઈ ધક્કો મારે કઈ થાય કે સ્વામિનારાયણ આવી ટે ઉપાડવાય આ તો કોઈ ધક્કો વાગે કોણ છે ને જાતનો બે ત્રણ તો ચોપડી દે હું તો જાતનો બોલું છું આવડી દઈ ગઈ હે કાઠી દરબારો મારા બધા જમાના કાઠી દરબાર કાંઈ પણ થાય ને તો તરત ગધેડી નો જ બોલે ગધેડો તો જીહવાગ વાત વાતમાં સરસ મજાનું ભેંસ દૂધ એને પીરસ્યું હોય કેમ ફળી ઉભી રાખો તો ફળી ઉભી રહી જાય એવું ભેંસનું દૂધ એને પીરસ્યું હોય તાંસળીમાં પેલા કાસળી આવતી નઈ અને આમ પીએ પણ સાકર વગર ગળ્યું હોય એવું હોય અને તમે ભેંસનું દૂધ પીતો હોય દૂધ દૂધ ગુ છે ગજનું દૂધ પીવે છે ભેંસ નું અને કહે દૂધ ગધેડે છે આ આવું એને જીવ હોય ગજનો બજાર માં આયેલા હતા એમાં ઠોફો વાગ્યો એટલે ગજનો એમ કેવા જાતા હતા ત્યાં ફરી ને ગધેડો જ કાઠી કે હોય ધડે ના કઈ ભણવો ભણવો તો એ જ છે પણ જાણે અજાણે મહારાજે વચ્ચના માં કીધું છે જો સ્વામિનારાયણ નામ બોલે એમાં અંત વેળા આવે ને જો કોઈ સ્વામિનારાયણ બોલી જાય તો બ્રહ્મ મહોલ પાપી જીવ નિવાસ થાય છે તો જે પ્રેમે ભજે એનો કેમ નિવાસ ન થાય દુઃખ આવશે ચિંતા કરવાની થાય ન થાય એવું નથી કેતું ચિંતા થાય કોઈને કેવું પડે એવું થાય પણ એક રસ્તો આ અપનાવવો જ શું ભજન કરવા વિશેષ કરો તમારે ગરમી વધી જાય તો એર કન્ડિશનમાં એસીમાં કુલિંગ વધારો છો કે નહીં હે એટલે ભાઈ સાડા ચાર કરો પાંચ કરો કરો છો ને ટેમ્પરેચર ડાઉન કરીને કુલિંગ વધારો છે ને કરો કરો કરો વીસ કરો નીચે કરો નીચે કરો નીચે કરો ઘણા અઢારે નિરાય નથી થાય એમ જયારે બહુ વિપત્તિ આવે આપત્તિ આવે ત્યારે હરિભજન નું કુલર વધારવું પડે કુલિંગ વધારવું પડે જેટલું ભજન કરે બહુ અંધકાર હોય ને બહુ હોય તો ત્યારે આપણે દીવો તેજ કરવો પડે એમ ભજનનો વચમાં પૂટ લેવો જ ખાલી ને ખાલી ચર્ચા કરવાનો કોઈ ઈલાજ નહીં જડાય કઈ કઈ ને એ છે સાંભળી સાંભળીને તમે અર્ધી રાતે સાંભળો છો એનું એ છે કષ્ટ હોય માળા કરો શરૂ કરો કે હું રોજ હવે અગિયાર કરીશ એકવીસ કરીશ એકાવન કરીશ એકસો કરીશ જેને જેવી નવા ફુરસત હમ માળા કરીશ જપ કરીશ અને જપ કરતા કરતા ચિંતા નહીં કરવાની બોલી ભજન કરું ભગવાનની મૂર્તિ સામે બેસવું કર્ણને તો આખી જિંદગી સત્સંગમાં નીકળી જાય તો માળા કરતા આવડતું નથી જપ કરતા આવડતું નથી આપણે કહીએ ભજન કરજો હા તો કેસેટ મૂકીને બેન હાથમાં ગૌ મૂકી રાખે એટલે શું કરો ભજન કર્યો છું અરે ભાઈ તમે કથા સાંભળો છો સાંભળો એ હોય ત્યારે માળા કરો પાંચ નામ લેવું બહુ સારી વાત છે પણ જયારે પર્સનલી તમે એક પર્ટિક્યુલર જયારે ભજન કરો છો ત્યારે તો બધો વિરામ કરીને મૂર્તિને નામ જાઓ મૂર્તિ અને નામ જાઓ આમ ભજન કરતા શીખવું જોઈએ ખુલ્લી આંખે મૂર્તિ સામે જોઈ લો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવામાં આવે તો કૌટુંબિક તકલીફો આવે જ ઘણા જાત જાતની બધા હોય છે એક પ્રસંગ કહી દે પછી પૂરું કરશું દક્ષિણ ગુજરાતમાં નાનકડું ગામ સંસ્કારી કુટુંબ એમાં એક દીકરી એ દીકરી પરણીને સાસરે આવી દીકરીનો તમે જાણો છો ને એ પીપરનું ઝાડ નથી તો બાવળ લીમડાનું જાડ છે દીકરી અહીંથી ડાળ કાપી નાખો પછી હા ચોટે તો ચોટે ન ચોટી તો પછી પૂરું થઈ જાય પીપરને તો ગમે ત્યાં નાખો ચોંટી જાય લીમડો ચોંટે બાવળ ચોંટે આવું છે ભાઈ એ તો જો તમારે સાસરે જવું પડતું હોત તો ટીંગાટોળી કરીને લઈ જવો પડે તો હવે નથી જવું અરે કેમ નઈ જા વીસ વીઘા જમીન વેચી છે કઈ તો પૈણા ભેડા છે હવે નથી જવું છોકરાઓ સ્કૂલ બાજુ એક જણા ને ટીંગાટોળી કરીને લઈ જતા એક માણસ નીકળ્યો હું એને સમજાવીશ એની મેળા ની એ બાબત તમે સમજાવો તોય નહીં આવે આ બહુ નથી સમજી આવો અરે ના પણ મૂકી દો આવશે અરે અમે સરકારી સ્કૂલ માંથી ભણીએ છીએ આવ્યા છે આ સ્કૂલ વિદ્યાર્થી નથી શિક્ષક છે વિદ્યાર્થી હોય તો સમજાવવા જાય પણ આ તો શિક્ષક નવા મા બાપ ગણવાના નવા ભાઈઓ સાથે રેવાનું જે દિવાલો જોઈ નથી જે ઘર જોયું નથી જે ચૂલો પાણી જોયા નથી જેના વ્યવહારો જોયા નથી જેની ખાનદાની જોઈ નથી ત્યાં જઈને રોપાઈ જવું આખી જિંદગી બઉ કઠણ છે ભાઈ एटले सासू भलामण हो दीकर त्रास न गुजारो दीकरी भलामण है कि तमने घर में राख्या है तो सासू ससरा त्रास न कर दीक पर ससरे आग मूको थोड़ा दाड़ा थे तो खबर पड़ गई एनो परिवार मूल पियर नक संस्कारी परिवार क्यारे आचो अवाज घर में न पक्षीओ क्यारे ककड़ाट करे आना घर में ककड़ाट न આવું સંસ્કારી ખાનદાન પરિવાર ભણેલું પરિવાર પગ મૂક્યો કઈ રીતે વધારી જ લેવાનું છે હમ જેમ જેમ દિવસો ગયા તો ખબર પડતી ગઈ સંસ્કાર વહેલાના હતા કુસંસ્કાર હોય ખબર પડતી ગઈ તો છડાઈ પડતી ગઈ ખબર છોકરી પાછી ભગવાન સંસ્કાર એ ઓછો આવડક ઓછી અને આ છોકરીમાં સંસ્કાર એવો રૂપ એવું ભણતર ગ્રેજ્યુએટ થયેલી બોલ સંસ્કાર આ તેને આવડક રસોઈ આમ સાફ સફાઈ પણ માણસ અને એક સંસ્કારી પરિવાર વાસણ માંગીને મૂકે તો આમ ખબર પડી જાય કે કોઈનો હાથ અડ્યો છે અને ફૂહ જેવી તો અડ્યા તો હરખું વાસણ હોય એને એઠું કરી નાખે એટલે દેરાણી એને નણંદ એની ઈર્ષા મંડી થવા કારણ કે કોઈ મેહમાન આવે અને આ વહુ નો વ્યવહાર જોવે એટલે તરત્ય હો તમારા ઉપર ભગવાન ના ચારે હાથ કે તમને આવી વહુ મળી કેવી બોલાવે કેવી ચલાવે કેવી રસોઈ કેવી પથારી કેવા પાથરિયા ઉગી ગયા છે જાડવા ઉગી ગયા મહેમાન હોય ત્યારે ઠીક છે પણ પછી એના ઉપર પજવણી શરૂ થવા માંડી જેમ તેમ બોલાવે અપમાન કરે પજવણી કરે ભાઈ ઓળખી ગઈ ગયા લોકો વિનો ધણી હસબન્ડ પતિ ઘરમાં હોલ્ટ પકડું સાસુ સસરા સાસુ સસરા સંસ્કાર ને કઈ લેવા દેવા નહીં આ થમણું દિવસો જાય છે દીકરી એડજસ્ટ થવા પ્રયાસ કરે છે પણ હવે એડજસ્ટ થવાતું હોય તો થવાય ને એમાં એક દી પાડોશીઓ બધા હતા અને એને સાંભળતા એની હાજરીમાં એના સસરા એ આ વહુ દીકરીને ન સાંભળી શકાય સાંભળો તો કાનમાંથી કીડા પડે એવી ગાળ દીધી આને આને થઈ ગયું આપણે સાંભળીયે નહીં એ જાહેરમાં બીજાની હાજરીમાં ઘરમાં એક બાજુ રોઈ લીધું પણ હવે બીજું થાય શું એક બધી પછી એનો પતિ આવ્યો એટલે એને કીધું બાપુજી મને ગાળ દીધી ત્યાં જોડે બે લાફા છોડી દીધા તારો સસરો મારો બાપ છે તને ગાળ દીધી છે ને ગધેડી લે તને ક્યાં લાકડી લઈને મારી છે તે ફરિયાદ કરવા બેઠી છો મારા બાપ સામે હું બોલી નથી બાપ સામે હું કઈ બાપુજીને કઈ બોલી હું તમને કઉ છું પાડોશી સાંભળે એમ આપણા ઘર જાય પછી તો એ છોકરા ને કીધું એટલે એના માવતા ને ખબર પડે એટલે વધારે પજવણી શરૂ થઈ મારપીટ ચાલુ થઈ ગઈ રક્ષાબંધન પર્વ હે વાત બહુ મજા આવે છે રક્ષાબંધન ભાઈને રાખડી બાંધવા પીએ તે પોતાના ભાઈને રાખડી બાંધતા બાંધતા બેન ધ્રુસ કે ધ્રુશ કે રડી પડી મા થયું હતું તો ખરું થોડી ઝાખી પડી ગઈ છે અમારી દીકરી પતંગિયાની જેમ ઘરમાં છપતી હોય અને ગુલાબ નો ડાળી ઉપર હોય તોડી દેરજાઈ જાય માવતર ખબર તો પડી જાય ને કેટલી દિવાળીઓ જોઈ હોય પણ હવે હશે કે કદાચ નવું વાતાવરણ હોય આવું હોય તે હોય એટલે કદાચ આપણે પૂછવું નથી પણ ભાઈ રાખડી બાંધતા બાંધતા ધ્રસ્કે ને રડી પડે એટલે ભાઈએ કીધું માવતરે કીધું કે શું છે બેટા તને ધીરે ધરાત્રી પછી વાત કરી કે મને જેમ તેમ ગાળો બોલે છે મને જેમ તેમ મારપીટ કરે છે મારો પતિ મને મારે છે મારા સસરા મને પગના ઠેબા મારે છે મારી સાસુ મને વેલણથી મારે છે મારે નણનન મને શું કેવું નહીં મારી દેરાણી મને શું બોલે છે નરકમાં છું બસ હું મારે શું કરું માર ગમ ખાઈ ગયા સારું દીકરી અમે છે ને હું તારી બા મમ્મી ત્યાં જાય ને આટો મારી આવે ને એને મળી આવે એટલે છોકરીને સાસરી ગયા આવ્યા બેઠા વાત કરી અવસર જોઈ કે પાડોશું બધા સાંભળે એમ તમે અમારી દીકરીને ગાળો બોલો અને મારપીટ કરો તે શું છે અમારા ઘરમાં તો આવો ચાલ છે અમારી આ રીત છે અહીંયા તો હરખા ન આવે તમે તો મારીએ ગાળો બોલવી તમારા જીવમાં છે સારું હારું કરીને પછી હશે તમે જાળવ જ્યો ને આમ છે તેમ છે માફી માગીને પાછા આવી કામ બગડી જાય છે માનીને પાછા દીકરીને કીધું નહીં હા વાત કરી છે સમજી ને આપણે બીજું શું જતા જતા શાંત થો જન્મ થયો ફસાઈ જાય દીકરાને લાલન પાછળમાં ધ્યાન આપે એનો પતિ તો જેમ તેમ બોલે મારપીટ થયા ઘરમાં કંકાસ ક્લેશ ઓહો નરક નું દુઃખ હોય પણ હવે માવતર ને કહીશ તો માવતર દુઃખી થશે ઘણી વાર દીકરીઓ હોય છે કેવું એમ માવતર ને કહીશ તો માવતર બિચારા જોયું જ નહોતું ને આ તો ભરેલું નાળિયર છે અંદરથી ખોરું નીકળે પાણી વગરનું નીકળે ગંધાતું નીકળે ભાઈ જિંદગી પણ આવા નાળિયેર જેવી છે ઉપર છોલા છોલા હોય પછી કાછલીઓ આવે અને એ બે પાર થાય એને કુણું કોપડું પછી અમૃત જેવું જળ આવે પણ ત્યાં આવતા આવતા તો જિંદગી પાણી નીકળી જાય એવું લાગે છે ભરેલા નાળિયેર જેવો સંસાર માવતરને શું કહે એમાં કઈક પાછો પર્વો આવ્યો અને પાછી પિયર આવ્યું એ વખતે એની મોટી બેન પણ આ પ્રસંગે આવે હતી એને એક મોટી બેન હતી બધાને મળ્યા છે પણ અવસર મળ્યો એટલે મોટી બેન પાસે બેઠા એટલે મોટી બેનના ખોળામાં માથું મૂકીને નાની બેન રડી પડી એટલે મોટી બેન કોલેજમાં પ્રોફેસર હતી સંસ્કારી પરિવાર તો હતો જ ભણતર હતું અને પ્રોફેસર દીકરી હતી મોટી ખૂબ આશ્વાસન આપ્યું એના પોતાના આસુલ આશ્વાસન આપ્યું હળવી થોડીક કરી હસે હશે બચકારી થોડી સ્વસ્થ થઈ સાંભળી પછી ને કીધું કે નાની હા ચાલ તૈયાર થઈ જાય હવે જોજો વાહ ચાલ તૈયાર થઈ જ ઈલાજ થાય છે भाई क्या आवा इलाज मलता हो पकड़ना कोईक हो चल तैयार थी जाए क्या जाऊ हू ज्या जाऊ तर तेरे आ चल तैयार थी जाने बहन ने तैयार करते तैयार थो नी ग राधा कृष्ण नंदिर राधा कृष्ण ने मंदिरे लाई गई मोटी बहन મૂર્તિની સામે નાની બેન પોતે બેઠક વૈષ્ણવ શરણ શ્રી કૃષ્ણ શરણ જાપ કર્યા છે જે આવડતી છે સ્તુતિ દીકરીઓને છે જે ગીત ગાવવું એ તો એનો જન્મનો સ્વભાવ હોય છે એકાદ સ્તુતિનું ગીત ગાયું છે ભણેલી બાઈ એટલે સારી રીતે બધી રીતે ગાયું છે સ્તુતિ થઈ પછી ઓલી નાની ને કે છે સાંભળ બેન પણ જો બેન ચારે બાજુ અંધકાર ફેલાય જાય એને આપણો કોઈ સહારો ન રે આપડી જીવનની નૌકા અલગ ડોલક થઈ જાય ત્યારે જો આપણે આધાર લેવો હોય તો કાક કૃષ્ણ સિવાય આપણો કોઈ નથી તું આમનામ દુઃખને સહીન મરી જઈશ રાધાકૃષ્ણને શરણે વૈજ લેઆ ગીતા આ વાત છે લે આ માળા આ માળા કરજે શ્રી કૃષ્ણ શરણઅમાં શ્રીકૃષ્ણ શરણઅમાં મંત્ર જપ કરજે જો દુઃખને ગાવાની જરૂર નથી તારે ગાવું જ હોય તો કૃષ્ણની આગળ ગાય છે મારી આગળ પણ નહીં માવતર આગળ પણ નહીં પાડોશી આગળ પણ નઈ પતિ આગળ પણ નહીં કોઈની આગળ નહીં રોવું હોય આની આગળ રોજે બેન શીખવાડે છે જોઈજો ધર્મ ગુરુઓ પાછળ રહી જાય પાછળ રહી જાય સાધુઓ પાછળ રહી જાય એ બેન શીખવાડે એ બે સત્સંગમાંથી જ શીખી હશે હોય તો કૃષ્ણ પાસે રાધાકૃષ્ણ પાસે રડજે एक मूर्ति लेती जावी कर गीता रड़व हो रही तो शरणार्थी थी जाने आखा ब्रह्मांडो आनंद ब्रह्मांडो ने साचवान होनी जरा भारती लगता नफरत नहीं था तो तू एक शरण आने साहल कर आ साई અને જાણે કેમ આપણે કઈ આખા થી ખરડાયેલા હોય અને માથે પાણીનો ઘડો ભરી નાખે અને જેમ કાદો ધીમે ધીમે ધીમે ધીમે ધીમે શરીર ઉપરથી નીચે ઉતરી જાય એમ એનો આખી દિવસો સુધીનો જે પરિતાપ સંતાપ આમ ધોવાઈ ગયો દીકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ ચહેરા ઉપર લાઈટ આવી ગઈ અને હળવી ફૂલ જેવી થઈ ગઈ ફૂલ ખણી જેવી મોટી બેન ને જાયને શબ્દો અસર કરી ગયા છે મોઢા ઉપર જેને મુસ્કાન નતી હસી ગઈ વાત સાચી છે નાના હતા ને ભેડા હતા જે એને હસી ખુશીનો અવાજ સાંભળ્યો હતો એ ફરીથી પાછો જોયો સાંભળ્યો મોટી બેન ઉભી થાય પેલા નાની બેન ઉભી થઈ ગઈ ના બેન મને ઈલાજ મળી ગયો છે ભાષા પીઠ ઉપર હાથ ફેર્યો લે જાઓ કાલે સાસરે જાઉં પોતે તૈયાર સાસરે નીકળી ગઈ મા બાપ પગે લાગે મોટી બેન મળી નીકળી મા બાપ ને ચિંતા થાય ને મોટી બે ને કીધું ચિંતા કરવાની જરૂર નથી હું એને મળી છે ભગવાન સારું કરશે હવે જોજો એને કીધું એનાથી હજાર ગણું તો આને અપનાવી લીધું ભાઈ એની વાત છે આપણે તો કઈ કઈ થાકી જાય તો આપણે અપનાવતા નથી શું એને અપનાવ્યુંસ કૃષ્ણનું ભજન કરે છે મૂર્તિ પધરાવી છે गीता जी गीताजी पथराई माला मुकी है नकड़े मंदिर कर लीधु पोता नहीं मेड़े बस काम तो जे करती थी एवं रीते करे छोकरा उ लालल पालन करे रसोई पकड़े बदाने सेवा बरदाश्त प्रेम थी करे ओहलान संभाल गाड़ो दिए मरे लाकड़ी थे मरे वेलण थे मरे पाटुओ थी मरे गड़दी मै साड़ियों खेचे गाड़ो कीड़ा पड़े भी बोले ગમે તે કરે એના ચહેરાની એક રેખા ફરે કાન જ બંધ કરી દીધા ચેરા ઉપર પરમ આનંદ જાણે કઈ કાન ઉપર આવતું જ નથી વિચાર કરો એને કેવું નક્કી કરી લીધું એને કીધું ને કે જે કેવું કૃષ્ણને કીજે બીજે એની આગળ કોઈ આસુ નહીં પાડતા કોઈ બઉ સરસ કીધું છે ને કે તમારે કોઈને લાગણીઓ તમારી હોય તો એના માટે ક્રોધ આવ્યો હોય તો ક્રોધ માટે શબ્દોનો સહારો લ્યો ત્યારે આપણે ઉલટું કરીએ છીએ ને આપણે જેની તેની પાસે આંસુઓનો સહારો લઈએ છીએ લાગણી વાળા કરવા માટે સહાનુભૂતિ મેળવવા માટે અને ક્રોધમાં શબ્દોનો સહારો લઈએ છીએ એ બંને વસ્તુઓ હું તો આમ નથી કેતો ઘણી પણ છતાં એમ કે ક્રોધ કરવો હોય ને તો ઠાકોરજી હવે કરવા જેવો ખરો લડીએ તો કોણ યાર થાય છે એ બાને એની યારે સ્તુતિ તો થાય છે એ બાને એનું નામ તો યાદ આવે છે એ બાને એનું ત્રણ છોગલું તો દેખાય છે હોધ કરીને કેવું આપણે મુગ્ધા ગોપીશું શું વાંધો જેવા છે એવા ઉપયોગ કરતા આવડવો જોઈએ આપણે કડવી મેંદી છીએ ને કે જેમાં કઈ ફળ ના આવે કાંઈ ન હોય એને જે ફળ આવે કોઈ પક્ષી હોય ના કડવી મહેંદી છે ને એનો કોઈ ઉપયોગ ન થાય કાંઈ ન થાય પણ એને ગોઠવાઈ જવું જોઈએ ગુલાબ બગીચો છે ને એની વાડ થઈ જવાય કામ થઈ જાય એને એનું સ્થાન ખોલી લેવું જોઈએ બસ આપડે કઈ ગુલાબ મોગરો થઈને કઈ ઠાકોરજીના કંઠમાં હાર ના આવીએ પણ હાર થઈને જે પીડ્યા હોય એની વાઈડ તો થઈ શકીએ ને એટલે ક્રોધ કરીને બીજે ધનજ પેનત કરી એ જવા દો પણ સત્સંગનું સારું થતું હોય ત્યાં તો ક્રોધ નો ઉપયોગ થાય ને આપણા દુશ્મન આપણા શત્રુ અંતર એની સામે તો ક્રોધ થાય જ ને સત્સંગનું હિણું કરતા હોય એના કરતા ત્યાં તો ક્રોધ થાય ને વાડ થઈ એ ક્રોધ ઉપયોગી છે કોઈ કહેતો કાંઈ અહીંયા આવીને મંદિરમાં તોડફોડ મળ્યો કરે આપણે હા કરો કરો વાંધો નહીં એમ થાય અરે થાય હા ઠાકોરજી નું મંદિર છે ને શું મંડી પીડ્યો છે એ ક્રોધ વાડ થઈ ગઈ કહેવાય બાકી ઘરે તમે કરો વાડ ન થઈ ગઈ બાથરૂમ માં બધું ઢોળી ફોડી હોય બલ્બ તોડી નાખ્યો હોય ભૂતકાળ થઈ ગયો પછી ગયો કોણ આંધળો મરી ગયો એ બધા ડખા થવાનો પરિણામ છે ડોલર મોગરો થવાઈ ગયો ઘરમાં વાડ થવા ગયો બસ આ લોકો મારે પીટે ગમે કરે કોઈ ભાવ નહીં ચહેરા ઉપર કોઈ રેખા બદલે નહી અંદર પરમ પ્રસન્નતા પ્રસન્નતા જણાવવા ના દે કૃષ્ણનું ભજન કરે નબળી પડેલી ગીતા વાંચે કૃષ્ણ કરે શ્રી કૃષ્ણ શરણ બાબુ અને આવી પરિસ્થિતિમાં જે અંતરમુખી થાય એ બીજી રીતે ન થાય હવે તે એકદા ધાર્યો ને નવકે કાગ કે ગતિભાઈ મોરી જહ દેખું તલની દીખા મેરે તો તું મા પ્રભુ એ કહી શ્રી કૃષ્ણ શરણામ ભજન ઘર કામ કરતા કરતા ચાર થી પાંચ કલાક ભજન કરે ડૂબી ગઈ ભાઈ બસ પરિવારો હેરાન કરી રાખે છે પણ ભાઈ વાતને જાતા કઈ સમય ને જાતા કઈ વાત લાગે છે જોજો ભાઈ ભજન કર્યું ને શું થયું ભગવાન ભગવાન છે એની ઘંટી દળે છે પણ બારીક દળે છે સાસુ સસરાને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એને એવો રોગ લાગુ પડ્યો બે ને એક સાથે જીવડા પડ્યા એક ઇંચના એક એક ઈંચના જીવડા પીડા બે ની પથારીઓ આમ રાખી ઓસરીમાં અને કાળી ચીસો પાડે અને દુર્ગંધ નાગ ફાડી નાખી કરે પણ સંતાપ આપ્યો છે બાવળ વાવ્યા પછી રસર કેરી નીકળે નહિ ડુંગળીનો દડો વાવ્યા પછી એનું બીજ વાવ્યા પછી એના ઉપર કઈ હાફુસ કેરી ના લાગે હ હવે ચીસો પાડે છે ભયંકર બીમારી લાંબી ત્રાસ ભોગવી ભોગવી નહીને ગઈ એને એવો ધણી મેળ્યો ઓહોહો જીવતા એને નરક દેખાડી દીધું એ તો આ પૃથ્વી ગોળ છે ગોળમાં તો એવું હોય ને જે ફરીને આપણી પાસે આવે તો એવું જ છે ને આ તમે નથી કોલંબસ નો સિદ્ધાંતે મૂળ જગ્યાએ ઉભા રહીએ હિન્દુસ્તાન શોધી લેશું પૃથ્વી ડોંગરજી મહારાજ કે ગુફા હોય દિવાલો હોય બાકી દિવાલો હોય તમે બોલો જ પડઘો પડે બરાબર છે પછી આપડે જ્યાં ભણવા જતા ને કોઈ વચ્ચે દિવાલો આવતી ને એવું આવતી હોય કઈ નહીં તો સ્મશાન નું તો દિવાલ આવે જ છોકરાઓ ડાપણી આવે ને તાળી પાડે હામી તાળી આવે પણ ઘણા અપલખણી આવે ને આવડી બોલે સામી ગાળ આવે છે અને કોઈ હરે રામ તો સામેથી હરે રામ આવે છે ઘણા ઘણા તમે જોજો ટેવટેવ માં હોય કાંઈ તમે ધક્કો મારી દો કઈ થી જાય હે તારું ભલું થાય એમ બોલે હે તારું રામ સારું કરે આવી ટેવ હોય કઈ નમ કયો એ તો આમ થઈ ગયું વરસાદ બહુ પીડા તણાઈ ગયા એમ તો રામ કયો આવી ટેવ પડી જતી હોય છે ટેવ હોય નણંદ ગઈ એને આવું થઈ ગયું દેયર અને દેરાણી તાઇ નખા થયા નખા થયા ધંધાનો બહુ ગુમાન હતો ધંધો થઈ ગયો ચોપટ ભીખ માગીને ખાવાના વારા આવ્યા कहीं शरीर उ कपड़ू नीखारी हार दशा थी गई माँ बाप मरी गया बेहन वती गई को एक पति रो एक दीकरो आ तो भजन में डूबी गई है ये दिवस पति साथ संबंध पूरा कर दीदो મારો પતિ ગણો માં ગણો બાપ ગણો દેવ ગણો ઈષ્ટ ગણો કૃષ્ણ છે બીજો હું કોઈ દુનિયામાં કોઈને ઓળખતી નથી નોકશી પવિત્ર રહીને ભજન કર્યું ભાઈ વિષયની વાંચના નીકળી ગઈ ભજન કરતા કરતા આ વાત કરતા કરતા આ થતા થતા સાત વર્ષ નીકળી ગયા સાત વર્ષમાં એટલું થયું અને બાય ભજન કરે સાત વર્ષ ઠેકાણ પડી ગયું બધું વાતમાં સાત વર્ષ નીકળી ગયા હવે એના ધણીને કોઈ રિયું નહીં પોઈતી જ એકલો પડી ગયો હમ એક દિવસની વાત છે બધાની પતિ એકલી પત્ની એકલી છે હવે પોઈતી એકલો થયો છે થોડીક સાંસારિક કામુક ભાવથી આજે હાથ વરસે હવે એને કંઈક સહાનુભૂતિની ભૂખ લાગી છે કે રામજાણે એના પત્નીને સાંસારિક પતિ ભાવે આમ હાથ થી સ્પર્શ કરવા ગયો પણ જ્યારે હું ઇલેક્ટ્રિકનો શોખ લાગે મોટી લાઈનનો એમ શોક લાગ્યો ત્રણ ફૂટ ઉછળી પાછો પડ્યો પડી ગયો આ શું ભલે જાગી ગયું એને કહી દીધું આજ પછી સાંભળી લ્યો મને કોઈ દિવસ સ્પર્શ કરતા નહીં જો સ્પર્શ કરશો તો જીવ ખોઈ બેસશો મને હવે સંસારનો કૃષ્ણની કૃપાથી કોઈ રસ રહ્યો નથી કોઈ અંશ રહ્યો નથી હું તો કૃષ્ણ મારો જે ગણો તે સર્વસ્વ છે ઘર તમારું છે હું તો કૃષ્ણનું ભજન કરવા માટે રહી છું ભજન કરું છું આ ઘર એ મારું વૃંદાવન છે અને કૃષ્ણ મારો સર્વસ્વ છે આજ પછી રહેવું હોય તો શાંતિથી રેજો નહીં જીવ ખોઈ જશું પતિ ગમ ખાઈ ગયો જોઈ રહ્યો કે આ બાઈ કંઈ બીજી જ છે એને પણ ગુણ થયો કે અમારે ઘરે જાણે મીરાનો અવતાર જોઈ લો નહોતા હાથ જોડવા હાથ જોડાઈ ગયા પગે લાગી ગયો હશે અને દેવી માનીને પૂજાય પણ આને બીજું છંદછેડાય નહીં મારા ભાગ્ય છે કે હું પીધરો અને મારી પત્ની આ કક્ષાએ પહોંચી આજે આ વાતને દસ વર્ષ થાય છે પણ એ ગામ નામ ઠામ આપવાની સખત બંધી છે આજે પણ એ દીકરી ભજન કરે છે ઘરમાં વૃંદાવન માની ને કૃષ્ણને ભજે છે પણ એના કોઈ પ્રોપેગંડા નથી જાહેરાત કરો સખત મનાય છે પણ મીરાનો અવતાર જોઈ લો તમે સ્પર્શ કરો તો તમને કંઈક અનુભૂતિ થાય પણ કોઈ એક મહિલા કૌટુંબિક પરિસ્થિતિ અને કૃષ્ણનું શરણ આ લોકમાં માયાના જાળમાંથી ક્યાં ને ક્યાં પહોંચી જાય છે એટલે અનેક જાતની વિપત્તિઓ આવે સંકટો આવે છે કઈ કઈ સાર એવો છે કે હરિનું ભજન કરવું આપણને તો ભાઈ સેજે સેજે આ બધું મળ્યું છે ભગવાન મળ્યા સ્વામિનારાયણ આવા મોટા સંતો મળ્યા જોગી સ્વામી જેવા શાસ્ત્રી મહારાજ જેવા પુરાણી સ્વામી જેવા એ બધા સંતો મળ્યા આપણને આવા વચરામર જેવા ગ્રંથ મળ્યા શિક્ષા ભદ્રીજી હોય સદ્ગ્રંથ મેળવ્યો ભગવાન નામ જપનો મહિમા સમજાવવા માટે થાય છે હવે જો આપણે આપણે ભગવાન નું નામ કલયુગમાં સરળ છે સર્વ રીતે આપણું સુખ કરે આપણું સર્વ રીતે આપણી રક્ષા કરે છે અને આખરે ભગવાન પોતાનો માની આપણો સ્વીકાર કરે છે આવી સરસ મજાની નામની મહિમા છે હજી થોડીક વાત બાકી છે પણ આજે નહીં પછી સહજાનંદ સ્વામી મહા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 आम करने की तर सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहशो